યણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદ ના સંસ્થાપક બે હજાર ચાલીસ ના આશો સુધર પૂર્ણિમા ને મંગળવાર તારે નવ દસ ઓગણીસો ચોરાશી મધ્ય પ્રકરણ દાદા ખાચર ના દરબારમાં ભૂગમણી દ્વાર ઓરડાની ઓછીયા પર ગાદી વિછાવી ને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના બોલ્યા છે આ કિર્તન સાંભળવા માંથી તો અમારો આત્મા વિચાર માં જતો રહ્યો પછી તેમાં એમ જણાયું છે ભગવાન જે અતિશય પ્રીતિ ઘણી મોટી વાત છે પછી તો ગોપાલ ભગવાન અમારા આત્મા પણ તપાસી જોયો ત્યારે અમારે જેવી ભગવાન પ્રીતિ જણાની તેવી બીજાની પ્રીતિ જણાની નહીં શા માટે જે કઈ ગુંડા કાળાદિક નો યોગ तो काई तो रहे नही सर्वे ने जो नीक भाषे गेश जे। परम सारे प्रभु विना पदार्थिश तुच्छ अथी असार छे। अने जेने भगवान पदार्थ हो पायो का पीने तड़का सुकारी दूध नकार जाए वस्त्र जे जेने पंच विषय प्रीति होने जय कुंग योग ત્યારે કાઈ ઠેકાણું રહે માટે જે ભગવાન નો ભક્ત હોય તેને તો ભગવાન રાજી કયા સારું પંચ વિષય અતિશય ત્યાગ કર્યો જોઈએ પણ ભગવાન વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વાલુ રાખવું નહીં વચના મૃતમ એવી રીતે ગરડા મધ્ય પ્રકરણ નું વચના મૃતમ જે તે થયું ભગવાન અમારા જેવી પ્રીતિ કોઈની જણાની નહી અને ભગવાન જે પ્રીતિ છે એ ભગવાન છે એ પરમ સાર વસ્તુ છે અને માહિત પદાર્થો છે એ અસહ છે છે છતાં પણ આશક્તિ હોય એ જયારે છૂટે ત્યારે ભગવાન પ્રીતિ થઈ શકે ભગવાન માંગવાન છે પરમ સાર સ્વરૂપ છે અને પરમ સુખ સ્વરૂપ છે એમ માની અને એમાં ભગવાન સમજી <laughs> <laughs> કરું? આપણે કાચા પાય માં શું મારી એવો શબ્દ આ પ્રીતિ તો બોહ છે અત્યારે તો આ પ્રીતિ તો બોહ ના રૂપ ની સ્પર્શ એનો હોય જયારે થાય ત્યારે કાગળ લખ્યો અમારી રક્ષા કરજો અમારે આમ થાજો અમારે આમ થાજો એટલે આ લોકો ક્યાંય જરાય અમારે દુખ ન રહે તેવી દયા કરજો કુટુંબ નું પોષણ કરે હજી તો હાર જાય છે દીકરો જે બી જન્મે તેડી જન્મે મોટો થાય મોટો થાય અને ખુબ આવો થાય એ હું લખ્યું છે આજથી ચાલી વર્ષ પેલા થી મને ખબર છેદગુરુઓ કેટલાક હતા અને હામાય પૈસા વાળા હોય પછી બેઠા હોય એવી વાતો નીકળે ને કે હું નાનો કેવા બેઠો આવતું છે એને પરચાર કર્યો છે આમાં આવે ભગવાન માં પ્રીતિ કરી આને પ્રીતિ આવી અને બધા એકાંતિક કહેવાયું આવડાય એવા જ આશીર્વાદ લે ખરો થયા જ્યાં હોય ત્યાં જવું એટલે સમ આઠસો એકાશી ના અઠાર સુધી છઠ ને દિવસ સંધ્યા આરતી સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતે દરબાર માં ઉગમણી દ્વારા ઓરડાની સ્ત્રી ધુલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તકો અને મચાલ નો પ્રકાશ થઈ રહ્યો હતો અને મુનિમંડળ દુકડ ને સરદા લઈને ભગવાન ના કિર્તન નું ગાન કરતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા સાંભળો એક વાર્તા કરીએ છે तो माया कार्य त्र गुण देरण નેય પ્રમાણત બેતી કરે તંતથીમાં કૃતિ શક્તિ નથી આ બીજા માય પદાર્થો કોઈ આડા જાલતા અને જ્ઞાન કે આડા આવે છે જ્ઞાન કે આરી કૃતિ નથી આપણે ભગવાન એ ભાવની તમે બોલ્યું ભજી હા આારે બેતી કરવા જાય રામબાર જલત ને બેતી ન જાય આત્મા આવે તો ગોળતોય જગતને ગાળે આત્મા આવતો એ આ ભાવે તો કૃતિ થાડરી સમજાય પ્રીતિ ને પણ ઉડી જાય આમ તો જગત માં જ્યાં જ્યાં સુખ છે ત્યાં જગત માં પ્રીતિ દેખાય છે કાયા અગત્યની વસ્તુ છે સ્થુર છે એમ ભગવાન નો આનંદ અને ભગવાન વિશે નો સ્નેહ એનું જે એક જ્યાં અમ જગત માં જ્યાં પ્રેમ છે સાથે જોડાયું એ સત્તારૂપ કેવી સત્તારૂપ કેવાય દે ચૈતન્ય નો ગુણ ચૈતન્યુ મિત્રો જોછાયા રોગ છે એ જો આવું દેખાતું હોય જગત માં એક માઈ પ્રીતિ કરીને બેઠા હોય એમાં એ માથું કપાવતા હોય એના વગર રહી શકતું ના હોય તો તો એમાં ત્યારે એવી વસ્તુ છે આપણે ખબર ના પડે આપણે ખરેખર અસાધારણ ભાવમાં જીવ પ્રાણી માત્ર ને સ્થાન ભગવાન હોવું જોઈએ એમાં જો નથી દોરાતો ત્યાં સુધી આ રખડે છે लाबा का महिक पंच विवे अटा बैठा थोड़ो घोक भाव नो असर કોઈ જન્મ ના પૂર્વ ના શુભ સંસ્કાર હશે એટલે ભગવાન તરફ આપણે ધારો કરવા બેઠા અને ટાણું થાય છે ખબર નથી પણ અવ્યક્ત ભાવે મારી લઈ એ ધક્કો મારી ના લાવે અને એ આપણે તમે કોઈ પરાણે કોક પકડી લાવો ભાંભે એમાં કઈ એના આત્મા માં ગુરુ એ જન્મ નો કોઈક સંસ્કાર છે એટલે એને ઓકે છે અને પ્રીતિ એવી વસ્તુ છે પત્ની આવી અને ખરેખર દ્રતા પણ બરાબર રાખવું છે જયારે રાખવું છે એવું એને થાય ત્યારે સમજવા માંગે સમગતની કેટલીક સ્ત્રી મન માની રખડતી હોય કેવાય કેવાય પણ પ્રીતિ ભગવાન માં કરવી આપણે પ્રીતિ વિનાતો બેસીએ નહીં એક તો છે ભગવાન પૂર્વ જન્મ સંસ્કારો એ ભગવાન જે મહાપુરુષોની દયા એ કરીને પણ ખરી પ્રીતિ કેવી કે એને સમજી ને આપણા બદલાવવાના છે ભાવો બદલાવવાના અને જે બી સાચા ભાવમાં કહ્યું કરવી સત્તા એટલે આત્મા રૂપ નિજાત્માનમ બ્રહ્મરૂપમ આત્માને જ બ્રહ્મ માને જ બ્રહ્મમાં કોઈ વિકાર એટલે આને જ કોઈ સ્ફૂર્તિ થાય જ નહી પેલી નિજાત્માનમ બ્રહ્મરૂપમ અને પછી ભગવાન ભક્તિ કરવી જન્મ નો આપણો આરંભ હશે એ કેટલાક જન્મ નો આપણો આરંભ હશે એ આરંભ નું આ ફળ છે કે આ સારું લાગે છે અંશ માં તક મળે તો નથી સ્વામી તો ના તે હું ક્યાંક જઈ આવું હે એટલે યા સ્વામી હોય તો જાય નહીં તો કઈ નઈ હેતી જુદી જુદી એમ દેખાય કે આટલું આજે નુકશાન લખી છે પણ એવો પ્રીતિ પ્રયત્નશીલ કોઈ હોય તો આવે ખરી ધીમે પછી તો પ્રભુ અને દયા કરે ખબર ન પડે એમ થઈ જાય જોઈએ ए, ए जारे पर दो ही ए बात खबर बाल जूना साधु आगे साधु एक नारायण स्वरूप दास ज्ञान स्वरूप दास બે નામ અને બે ભાઈ બે ની દિશા બદલાય ગઈ કામ ને કામો એ નાની જોવા જગત માં હગા ભાઈ અને જ્ઞાન એવા નીકળ્યા એને અખંડ વૃત્તિ લગભગ થઈ ગઈ વૃત્તિ બહાર નીકળી ગયેલો એને દેખે તો આ જ્ઞાન સ્વામી ત્યાં ગરીબ સાધુ ભગવતી એને તાવ ગોવાયો મંદિર અખંડ વાળા ભરતી હોય એટલે માંડા ને અહીંયા હું કઠણ પડે એટલે સ્વામી ત્યાં સાફ કરાવી ખટલો મગાવ્યો અને જ્ઞાન ને ત્યાં રાખ્યા રાત્રિ ની થાય સ્વામી ને પૂછ્યું કે તપાસ કરતો જાઉં એ પડખે છાપડા જેવું હા ખાટલા માથિયુ ફૂતા સ્વામી શરીરે આવી ગયા સ્વામી આવ સ્વામી આવું હોય છું સ્વામી કઈ વિચાર નથી તમે મોકલી દો તો હોય જાવ કે તમે જો મોકલી દો તો હું ચાલ્યો જાઓ સ્વામી રાખેલા પેલા તમે ધ્યાન રાખજો દવાડ છે બરાબર ધ્યાન રાખજો ભલે સ્વામી રાખશો સ્વામી ગયા પાછામાં મંદિર સ્વામી જય સ્વામી નારાયણ કેમ છે બસ તમે દર્શન દીધા મને આનંદ છે બોલો શું વિચાર હવે આ દેહ માં રહી ને એ બરાબર નથી નક્કી જવું તો આજ તરફ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડ્યા ભજન કરવા સ્વામી ધ્યાન ત્યાં ઘડી પર ઉભા રહ્યા સ્વામી ક્યાં જાવ સ્વામી કઈ દેખાય તમે દેખાવ છોડી સ્વામી હવે દેખાય હા સ્વામી આ તો બદલી ગયો કઈ બે ગરીબાજ ગામડાની ભાષા છે એ બોલ્યા સ્વામી આ તો હલંગ ઉતર જોઈ ગયો છો હલંગ ઉતર કઈ આવરણ વિના મારા દેખાય ભગવાન દેખાય સાધુઓને બરાબર ધ્યાન રાખો બે પાંચ જણા નો કરે ગરીબ છે આંખ બદલી ગઈ સ્વામી નારાયણ ના ભાઈ આઈ એમ આવું આ વાત છે ને અને ધન રડે તો ઢગલો થાય રડે પેટ ભરાય ધન રડે તો ઢગલો થાય ભગવાન દયા કરે ને જેવો તેવો જીવ હોય તો વિકાસ એવી પણ આપણે બધા સાધુ જઈને હમજુમજ આવી જયારે ભક્તિ બદલવા માંડે ને ત્યાં આ કામ થાય એવું છે આત્મ ભાવ આવતો નથી ત્યાં સુધી ભગવાન માં પૂર્ણ પ્રીતિ થઈ શકતી નથી દુઃખનું એનું જ હજી વિશેષ ઓલું રહે છે અને એની કલ્પના આપણે હોય ને એમ બીજા માણસ માત્ર ના કલ્પના હોય ફેવાતો હોય એના કોક વખાણ કરે તો આપડા નો ગણાય એને એ રીતે હોય ને એટલે પોતાની કલ્પના ત્યાં લઈ જાય આ નડક બઉ કરે વધારે નડકરી કરે સ્વામી માંડા હું તો હતો સ્વામી એટલા પીઠો ભગત પગથ તો કહા શાસ્ત્રીને કોઈ એ કરશે પણ સ્વામી ક્યાં જાવર ઈ તરફ કહેશે હું બે મચ્છુદરી ના વાલો દ્રોશ મહાદેવ જગ્યા ને હારી એટલે જગ્યા માં બેઠો હતો ઘોડાઓ બીઠો ઘોડું ને બેઠેલા તો એની રીતે પાઘડી બાંધી હોય ને મોટી આવે જ બીઠો બગત પાછું ઘોડાઓ એ ગરીબ માણા એને ઘોડું હોય નઈ આવ્યા ને તરજ સ્વામી શું કેમ ના સ્વામી આવ્યો છે તમને યાદ કરે આવી પરવારી ગામવા અવારમાં વહેલા ઉચી ગયા મારું સેવાનું ઉભી પછી તો હું ત્યાં બેઠો રહું બધું કરું આજે આરતી ટાણે મને કયો આરતી કરું ભલે કરું કરી સાધુ રામકૃષ્ણ ગોવિંદ આવે તો ઠીક જોગી સ્વામી હતા પણ નવા દેવા ને એટલે બધું હું કઉ છું યાદ હોય કે ન હોય પણ બેઠા અગિયાર વાગ્યા નો ટાઈમ થયો જો આ તમે પોકે દેખ્યું મળી ને તો અહીંયા નાની પ્રસાદ તો નાનો હતો આપણો તમે વિદ્યાર્થી વિદ્યાર્થી વિદ્યાર્થી હા હજી તો અહીંયા સાધુ કર્યા લોક વ્યવહાર એ કેશે સ્વામી અમને સમાચાર એ ન દીધા એના બાપ એ આવ્યો હતો અહીંથી આવડે જાય સાધુ પેલા ઇસ્પિતાળા રાખ્યા હતા ખાનગી રૂમ રેજો તમારે ખૂણા બે ખૂણા બેઠા કેમ છે રાણી પ્રસાદ ઠીક છે પણ મને આને કઈ સમાચાર દીધા અત્યારે આવવાનું હોય એનું મને જ નિર્વાસનિક જેવું દેખાય અત્યારે મારી પાસે આ ઠીક નહીં જરાકડીમાં આ ખુરશી બાજી રાખો બેટા કે મોઢા હું જાઉં પણ મોઢું બદલાતો જાય પાણી લાવ પાણી લઈ ગયો ત્યાં ધીરે રહી ને મને કહે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો એક ભગવાન અંબાજી જો કઈ બીજું યાદ નો આવે તો પણ આવે હવે હું આઈટું જ્યાં બોલવું જોતા તો આગવાન કરે ને ઘણા છો નાનકી વગત ને આપડે મી તો જાણે ખુબ સિદ્ધ કેવા એટલે કોક કોક આત્મા દેખીએ છે કે આખું પરિવર્તન થઈ જાય કે પર્વત ભાઈ આવું નક્કી કરી રાખવું છે કે મારા પરિવર્તન કરી દેજો કરાય કરાય કરાય પરિવર્તન કરી દેજાવ કરે તમારી દીકરી ગઈ છે આવો દીકરો થાય ખુશ કમાય ને કારણ એનું મોઢું જોવું એવું ચલાવવાનું મોઢું જોવું એને બોલાવો ઓને બોલાવો આને બતાવો એ ઘણા લોકો કરે તો આપણને આની અરે મળે નહીં ના कार्य तर दे इंद्रिओ अंत करण कोई आवरण आत्मा जो जग् ने कर ज्ञान वैराग्य कर ना तो आत्मा कोई जात न्ञान वैराग्य कर बात करते नड़कर ना जो ये कर। को खेतर एक मजूर, मजूर परा इन रही ने ने काम करतो पैसा हो मनस एने वचन ना कई मली मैं ओला घर ने खेतर वेचवु हो વાત નીકળે પૈસા દઉં તારો લેવો તો પૈસા એટલે તો કા એટલે આપણે ઈ ખેતરે એને ખરીદ સવારે પછી મજૂરી જાય મજૂર નઈ પણ કામ કરવા ખરું પણ મજૂરી કરતો હતો અને પછી કરે બે કામ માં ફેર કેટલો હોય તો હોય જ પણ જેને જ્ઞાને કરી સ્થિતિ થઈ એ ભલે દેહભાવ નું કામ કરે ને તો એને બંધન કરતા નથી એમ કે આખી ભાવ બદલી જાય જો એ ને પડી ગયા